મેનાય ડોકે છે તે નો ફરી કરવાનું એ રીતે હોય પચી વર્ષ ના મળે તો પાંત્રી વર્ષ હોય કરે એવું સમજવું પણ ના ચાલે હિંસા હળતી નથી એ જગ્યા છે દેશી જુદો એવો આત્મા છે મહારાજ ને મહારાજ કે છે તમને સિંચા હાતી નથી એનો પુરાવો આપ્યો સારી વાત કે એ તો વાત કઈ છે તે હિંસા કઈ તેથી તમને કેમ નાડી ગયા છે ને મારા ને બીજા કોના મારા પગર હારે સમજી ગયું નિકાલ કરવાનો દાદાજી આપણું જ્ઞાન છે જ્ઞાન મળ્યા પછી એ તો કોઈ મળે જ નહી કરનાર તો કોઈ મળે નહી છે કસોટી નહી પણ આપડે પેલું જોર બહુ પડે એટલે ભગવાન લાગે કેવું વિજ્ઞાન છે કો જોરવાયું છે ને પોતા સા જતા હું બેંક માં નોકરી કરતો હતો બેંક માં નોકરી કરતો હતો ઓળખા એક દિવસ ઓટલા પર ઉભેલો હતો બેસ્ટ ના ટાઈમે પગાર પીએસ શું કરે છે સાહેબ અહિયા આવ કામ કરતા હોતા ત્યારે બાર ઉભા ઉભારી म रिया साहब तब तब बता तो साहे ने बोला तो कोई मनस मरी ग ચાર મા ઉંચકી તો ચાર માણસ સાથે સારી દોસ્તારી રાખવી જોઈએ જેથી ઊંચકી અહિયાં એવી જ દા છે આપડે તો સારું છે કે પડો એ દેખાય નહી કા ગયો એની કરતા ભારતમાં સારું ભારતમાં તો સારું કે એક કે બે દિવસ દેખા ને એટલે પૂછે કે કાં ગયા ક્યાં છે દેખાતા નથી આજે અહિયાં કોઈ ને પૂછે દાદાજી ભજન થાય છે ભજન ભટકવાનું મતું નથી પાપ ને કિંમતે બંધ હું પાંચ ત્યાર પછી હું પાંચ જે નામ પાડ્યું તે નામ લઈને હું કહે હું આનંદ આવું ઘટે ઘટેક કર્યા પણ ચિંતા ઘટે નહીં નબળું થાય ઘરમાં મતભેદ બેઠા થાય બધા માંથી સાચું કઈ જણા સાચું જાણવાનું મળે તો પધલ ઇ શેર પદલ થયેલું છે ભગવાન ક્રિયેટર છે બાળક માંથી મોટા થવાની ઈચ્છા બાળક છોકરા કિન્ડર ગાટન આગળ જાય આમ તો બહુ ડેવલપ થાય આમ આમ અંદર થયું ચિંતા વગર નું જીવન હોય હોતું નથી કશું કઈ એમને બટેક બટક કરે જો કજું કરતો હોય તો યાર ખાતો નથી પીતો નથી કશું કરતો નથી આ જો એનું ધ્યાન રાખે તો સંસાર નું ધ્યાન રાખે તો કશું કરવું કે ઈશ્વર પ્રત્યે ધ્યાન રાખે તો કર્યું કેવાય સંખે તો કશું કર્યું નથી ચિંતા થાય નહીં નાના છોકરા મા બાપ હોય તો મા થાય તો ચિંતા નહીં થતી મા બાપ ની જગ્યાએ ભગવાન ની ભક્તિ કરતા બે મન નું ઠેકાણ ના હોય ચી જતું ભટકતું હોય ભટકે ના ભટકે તમને કેમ લાગે ના ભટકે એટલે કઈ નાદારી ભગવાન તો બેંક માં રૂપિયા ગણતી વખતે ના ભટકે એનું શું કારણ ના લક્ષ્મી વાલી છે ભગવાન વાળા એના કોઈ ઉપાય કરવા જોઈએ જ્યાં સુધી ખનન કરતા બધી આજ માસ કરતી ભઠક ભઠક ભઠક ભટક ભાઈ જનાવર માં થતા વાર નહીં લાગતી આવ્યા છે તો ત ત્યાં તો આવી હોય તે જ પીકણા હોય છે દે પૈસા નો દુરુપયોગ ના થાય કારણ કે આજે આજથી પંદર વર્ષ ઉપર पंदर वर्ष अमारी पाउली दादाजी बदाने तो अपने પોતે ખરાબ નાખાડી નાખે બીજું તો નથી બગાડ માટે લેવાની લિમિટ હોય છે લઈએ પણ બધા આપી ના ભરવું સારું કરે પણ તે બધું હાઈ ક્વોલિટી નહી એને ગમેર ક્વોલિટી વિવેક જોઈએ ચાર ગો એ મોટો બારે બોલો ચાર ગો એ બારે બોલો ઉડી ગયો નક્કી થયેલો એટલે છુટકો આપીએ રાખીએ અમે તમે જો એવું રાખો કામ નઈ થાય સંસારી સંસારી કામ કરી શકતી ના રે ને એટલે તમારે તો રીતતેર કરવું પડે એમની પ્રતિનિધિ તમારે જેવી નથી બે સ્વાસ જેવી નથી બે પછી ધીમે ધીમે બેસી ગઈ પછી આ બાકી માં આવ્યા પછી લાભ ઉઠા ધ્યાન લીધા પછી લંડન ગયા હતા ને ના હોય તેમ ના થાય હોય તેના ક્લીય ધન તો લોકો ક્યારે શું દાદાજી તન મન ધંધી કરવાનું છે તન્માન થી કરીએ તો એ બહુ થી ધંધી વાત ક્લિયર નથી ખબર કઈ સાલ ખબર નઈ ભાઈ પણ કર્યું એટલે ચોક્કસ ને એવું લોકો કે છે ને લોકો કહે છે કોઈ કામ ક્રિએટ કરી નથી અનાદિ અનંત કેવું છે અનાદિકાળ થી છે ને અનંત કાળ દેવાનું છે વાત વાત રાત કરી ગમતી વાત છે કે પછી પૂછ્યું આપડે પીએ એટલે તમે એવું કરશો નઈ છોકરા જોયે એટલે છોકરા એ જુએ એટલે જાણે કે બાપુજી આમાં કઈ શ્વાસ છે મને ના પડે છે એકલા કર્યા પછી શોધ કરે ના હોવું જોઈએ ના જારી ધન ગમે નહિ ને આપણને આર્ય નહિ આર્ય એટલા માટે કે જે ભગવાન ને ક્રિએટર કેતા નથી મે કરતા છું એવું કેશે શું કહ્યું મે કર્યુંરે ભોગવું પડશે એ કે જ નાખે આપણે લોકો કર્મ કરતી માટે આપણે એ લોકો એવું નાખે કે મારે કર્મ ભોગવવું પડશે તો ભગવાને આ ધર્મ આપ્યો છે ભગવાન કરાવે તમારી તો જવાબદારી ખરી નઈ ખોટું બોલા જવાબદારી આપણે આપડે જવાબદારી આપશે વાત મારી ગમતી નથી કોઈને ભુલાસ નહીં નાન લીધું છે કરતા છે તમે નથી કોણ કરતા છે કોણ છે ઠાકોર સવારું ચાલ વ્યવસ્થિત કરતા વ્યવસ્થિત ચલાવે ભૂલી ગયા નહી ભૂલી ગયા સંભાવના કરો ફાઈલો જેમો ફાઇલ આવે જે પ્રોબ્લેમ આવે તેને કે સંભાવ નિકાલ કે પછી એ થાય છે જ્ઞાન માંનોરંજન માટે ચિંતા ના માટે કઈ પીવું નથી પૂરતું પણ કોઈ શોખ નું પીવું ખરો લલ્લુભાઈ ના ભત્રીજા છે પેલા ગાંડુભાઈ ના છોકરો હમણાં ઇન્ડિયા થી આવે છે બીએસસી કરવું છે ડિપ્લોમા કર્યું છે સુરત ભણતા હતા આ જે કરે છે ને એ આત્મા કશું કરતો નથી આવું આત્મા અમારું કોઈ ચીજ કરતો નથી આત્મા તો કરતો નથી પા નથી થઈ અને તમને પ્રતિ શું નામ છે જયેશ જયેશ જયેશ લોકો કહ્યું જયેશ જય જયેશ જયેશ જયેશ છું ને અનુભવ પણ જયેશ થઈ ગયું પરમાનંદ પરમાત્મા છે પણ આત્મા પરમાત્મા છે એવું જાણવા માં અનુભવ માં આવે પ્રતિ બેસે ત્યાર પછી એ થાય જય જય જય તમે માની લીધું તમે નામ પાડી તો બોરી તું નામ છે બોડી જીવ અને શિવ જીવાત્મા કોને કેવાય છે કે જેને ભૌતિક સુખો ની વાંચનાઓ છે કેવી ભૌતિક સુખો આ દુનિયા દુનિયાદારી સુખો ભૌતિક સુખો વિનાથી સુખો ની છે એ બધા જીવ કહેવાય અને એનો છોડી દે અને ભૌતિક સુખ માં એનો એ જ આત્મા આત્મા ઉટ માય ઇટ ગોડ વિશે નું લખડું છે માય નું લખડું છે ને અમારું બધું જયેશ નું આમ તેમ માય નું લખડું છે ત્રણ હતી આ બધું જી કઈ વસ્તુ સારી છે એવી કોઈ વસ્તુ માં કઈ નામ આપીશ કે નહિ આ વસ્તુ મારી છે મકાન જમીન તમારી બેન ભાઈ મા બાપ બેન ભાઈ કાકા એક દિવસ બધા જવાનું તો ખરું જ ને તો પછી તારું નાય સારું હોય જાય તારી બિલકત કે તારી વસ્તુ કોઈ જાય પાર્કિ વસ્તુ છે તેથી પડાવી દે બુદ્ધ થાય ને પડાય જે દેખાય તે બધું નાશ થવાનું છે તારું કે આપણું જીવન મરણ અમુક છ વસ્તુ કુદરત ના આપણું જીવન મરણ તો કુદરતના ને જીવન મરણ એટલે કરેલા કર્મ નું ફળ છે ત્યાં જે કર્મ કરે ને તેનું એ ફળ જે કર્મ થવાના એનું તો ભોગવવું જ પડવાનું ધારો અત્યારે જે કરવાનું ઓછા કરવા માટે શું કરવું દેસાઈ કે છે કે ઓછા કરવા શું કરવું જોઈએ કર્મ નવા બંધાતા બંધ થાય એ માટે શું કરવું જોઈએ કરવાનું બિલકુલ ના બંધ કરી છે તમે શું શું કશું કર્યું અત્યાર સુધી માં હવાતી અત્યાર સુધી તમે નથી માનતા કરું છું એવું માને છે ના વાતો જાણી પડે ને ક્યાં સુધી ધી વર્લ્ડ ઇઝ ધી કદલ ઇજ સદલ થયેલું છે અને કોઈ પધલ થાય ના થાય આખા શરીરમાં તું મઈ અંદર છું આ શરીર માં અંદર બેઠો બેઠો તું શું કરું છું કે આપ બોલે માછીઓ મારી છે નાક મારું છે એવું દર છે કે બુદ્ધિ મારી છે એવું કે બુદ્ધિ મારી છે બુદ્ધિ ને પણ મારી ક્યાં ના મન નહિ પણ મારું ક્યાં દેવું ચિતને હું અહંકાર મારો અહંકાર બઉ વધી ગયો છે એટલે અહંકાર મારો કે હું અહંકાર મારો અહંકાર કેવાય મારો વિચાર્યું નથી આપ બગીચામાંગીચા બગીચા માં શું ફૂલા જોયા કરતા મોટી ભૂલ કરી નાખી તારે બધા આપણે નહી પડે તો પણ લોકો બીજા લોકો પાડે અંદર પાડે આ દારૂ પી પહી દે જીવન ભ્રષ્ટ કરે છે ખરાબ કરે છે માર બારે કરો પછી તારા કરાયું થાય તેટલો હવે તમને મિલકત તમે શું નથી આપતા દાવો કરીને તમારી પાસે લઈ શકે તેવું પછી દાવો ચાલ્યો દાવો ચાલી મિલકત દાવો કર્યો વકીલે વકીલે જીત્યાલયુ કે વકીલે કે બીજા પાંચસો આપું છે જો પોતાનું હોય તો પાર્કું થાય પણ ખુલ્લું ઘડું દેખાય છે પોતાને એ તો ભરવાઈ નથી કરી ત્યાં સુધી ના કરે તો કેમ લાગે મધર કે તું મારા ફાધર ની વાઇફ શું કેધર ની વાઈફ સાચી વાત નથી પછી આપડે મધર કહીએ સત્ય બોલું છું કઈ તમારા પાસે જતા હોય જતા બાર્ટી જેવો મળ્યો ઘડી ઘડિયાળ કપડા બપડા લઈ લીધા તમારો છે મને પાંચસો તે લઈ લીધા એટલે તમારું ના હોય તમારી વસ્તુ કોઈ લઈ ના લે અને તમારી તમારો હક અમુક મુદત નો હોય એ મુદત કોઈ લઈ ના શકે અમુક મુદત હક હોય વખતે તો એ મુદત કોઈ લઈ શકે નઈ એવો કાયદેસર દુનિયા વર્લ્ડ આ દુનિયા તો ગપુ છે ગપુ નહી રાખત જાણવા જેવું છે આખો છાત્ર ઉંમર મોટી થયેલી એમને સારું સારું ના થાય કે જોઈ લોક બઉ છે તને ખરું પૈસા નો નહી બીજો માનવ પૈસા નો પૈસા ની બધું ખરીદી શકાય પૈસા નો પૈસા નો બીજો શાનો લોક બીજું કોઈ કપડા વપડા પેલા કપડા વધારે નાખતા હવે નથી રાખતો કે બહુ જુની હતી ને તો એ તો ઇમોશન કરે છે ખાલી શું કરે છે બનાવટી ઊંઘ શું કરવા ઊંઘ એટલે થાક્યા નઈ ઊંઘ આવી ને માણસ થાકે નહી તો ઊંઘે આવે તો ઓછી થઈ સારા ગોળીઓ ફરી કાઢે બીજું ફોરી કાઢે દીકરી એને જ્ઞાન હોય તો એ જ્ઞાન માં રહે શું તું જય છું કોણ જોઈએ તારી તપાસ કરી લાવજે નામ છે તમે બતાવો કે તપાસ કેવી રીતે કરવી પોતે કોણ જાણતા હોય અને તેમાં રહેતા હોય એને પાસે જઈએ એટલે આપડે કરી અમેરિકામાં જવા હોય તો લાભ ઉઠે નફો નુકસાન કોણ કરતો છે આપણને કુદરત નો કુદરત ના આત્મા રાખીએ તો ખોટ પણ આવે છે આપડી આપણને ફગોટાવે એનું કારણ શું છે કોઈ વચ્ચે